બપોર નજી મહારાજ દાદા ખાજર ના દરબાર દરબાર વચ્ચે લીમડા તળે ડોલિયા ઉપર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના સભા ભરાઈ બેઠી હતી અને પોતે વાસુદેવ નારાયણ ના મંદિર પ્રશ્ન પૂછ્યો છે કોઈક સમય તો ભગવાન ના ભક્ત ના હૃદય ભજન સ્મરણ થાય છે અને ભગવાન ની મૂર્તિ નું ચિંતન થાય છે અને કોઈક સમય તો અંતર ડોળાઈ જાય છે અને ભજન સ્મરણ નું સુખ આવતું નથી તેનું શું કારણ છે અને ભગવાન ની મૂર્તિ આવડતી મુક્ત સ્વામી એ પૂછ્યું છે યુક્તિ આવડતી નથી તો મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે કેવી રીતે યુક્તિ જાણવી भगवान सुखे थे जय रजोगुण वर् तर अंत करण ढोड़ घाट संकल्प गण भजन स्मरण सुखे थाय नही ભગવાન ની મૂર્તિ નું ધ્યાન કરવું છો ને ગુણ ને ખબર આપડે ઘરમાં બેઠા હોય તમો ગુણ આવ્યો રજો ગુણ આવ્યો સત્વ ગુણ આવ્યો આ ત્રણ ઇચ્છા વારાફરતી આવે અને વારાફરતી વર્તતા જ હોય એને આપડે ઓળખવા શીખીએ તો ઓળખાય તો મગજમાં દબાણ રે એ તાણે તમે ભગવાનને હંભાળવા જાવ નો હંભાઈ તમો ગુણ માં નો સાંભળ્યો રજો ગુણ આ મેળવું બગાડ્યું અકળાય નહીં સત્વું અકળાય નહી ત્યારે સતુ ગુણ થાય જાડુ જાડુ પહોંચવા અને પછી સત્વુણ જાય સુખે સંજય હતી જો કે સુખ ઉભું થાય એવા ઘાટ સંકલ્પ કરે ત્યારે સત્વું ગુણ જાણવું સુખ ક્યારે હશે ખબર વિચાર નથી કર્યો સમજાય એમાં સુખ હોય સુખ હોય એ માયા થી ઉત્પન્ન થયેલું પદાર્થ એમાં કોઈ દે સુખ નથી સુખ છે એ આત્મા અને પરમાત્મા માં એ સિવાય ત્રીજે ઠેકા દૈહિક ધર્મો છે એટલે દેહ છે એ માયાનો છે એટલે દેહ ને આનંદ થાય એવી ક્રિયાઓ કરી એ બધા દૈહિક ધર્મો કહેવાય અને આત્માવલંબી જે ધર્મો છે ભગવાન ના સંબંધ સુખ જેવું દેખાય પછી સુખ નથી આ અવિનાશી છે આ તો અભ્યાસ કરીએ આથી આવે તો આથી ન આવે સત્વમ સુખે એટલે શું આ સુખ નહીં જે સુખ કાયમ ટકી રહેવાનું છે એવા ભાગમાં જોડાય બાકી પાંચ હજાર મળશે આનંદ થઈ જાય છે એ સુખ નથી આનંદ કેવાય લૌકિક આનંદ એ હાચો આનંદ નથી એટલે સત્વમ સુખે સમજાય કર્મ ની બહાર જો ગુણ હોય આ કરુણ આ કરુણ આ કરુણ આ મેળવું આ લવું આ દઉં એ બધું રજો ગુણ છે આળસ પ્રમાદ માં રોકાવાઈ જવાય છે પ્રમાદ કેમ નામ કેવાય જે કરવાનું હોય કેવા શાસ્ત્ર દ્રષ્ટિ એ પ્રમાદ કેને કયો નથી કરવા યોગી એને જ કરે છે અને કરવાનું કરતો નથી એ પ્રમાદિ છે કરવાનું શું આ મનુષ્ય દેહ કરી ભગવાન મેળવાયું નથી જગત ના પંચ વિશે ના સુખ ભોગવવા હતું નથી ઓગમાં રાજી થાય તો એ બધા પ્રમાદ છે પ્રમાદ સાવધાન સાવધાન પણ બલો લ્યો ગરીશો ને ઘણી ગુ આવતા હશે પોતાના અત્યારે મને રજો ગુણ છે મને સતુ ગુણ છે મને તમો ગુણ છે એ ઓળખાયો શીખે એને ઓળખાય અને ત્યાં લગી કહ્યું છે પેલો તો વિચાર ધ્યાન કરનારો હોય ભજન કરનારો હોય કે ધ્યાન કરવું પણ મારી બાત તમને રજ હોય તો એ ધ્યાન સિદ્ધ ન થાય તમે આખી નીચે બેસો એ વાધા છે એ બધી વાધા જે પણ નકમું એ સમય બગાડ્યો એ ટાણે ધ્યાન ના જણાય વાર્તન ભગવાન થયા પછી ધ્યાન થાય બારોબાર ધ્યાન નો થયો ભા એમ પરીક્ષા કરવી જોઈએ પેલી પડ્યું કે હવે તો મંગળામાં ઉઠી પેલા ત્યારે તો કોઈ નાય ત્યારે એમાં એક ગણો ભાઈ ક્રિયા માં ભૂલ પડી એટલે પ્રકૃતિ રહી ને સ્વપ્ન માં અનાદિકાળથી આ જેવ અનેક જન્મ ધરતો આવ્યો છે એના પાસ બધામાં લીપા પડ્યા છે પટ્ટી જે આવ્યું એ દેખાય જે આવ્યું એ દેખાય કરવા માટે પેહલી મહેનત કરવી પડે પટ્ટી ને ભૂસી ના લેવાની હો ભાઈ પડે ભૂસવી પેલી પડે એ ક્રિયા બદલવી એટલે ભૂસી કહેવાય ક્રિયા બદલતા શીખવું જાય તમે જ બધા પેલા રહેતા દેખી, તમારી ભી જ જુદી એટલે બીજી પટ્ટી તમારું કામ આવું હોય પણ કઈ કોઈ લીધે અનાદિકાળ ના અનુભવો કરતા એવા છે એ કઈ પટ્ટી કેમ માલિબા ચડે છે એ સ્વપ્ન માં કઈક થોડું દેખાયું એક સ્વપ્ન એવું આવ્યું છ મહિના ઉધ્યું એનું એ હું જવું ના મારે પાંખું છ મહિના સુધી એનો લીધો કે અહી કોઈ બીજા હોય પણ અનેક જન્મ ધરતા જેવું આવે છે પાછું એ ઉડવાના દેહ ભજન થતું ભોગ વિલાસ નથી પટ્ટીઓ બધી ચડેલી છે કેટલીક ભૂસાડવા જેવી છે કેટલીક વધારવા જે પટ્ટી રજુ સદવગુ છે કે તમ ગુણ છે પણ એ પહેલેદારો દેખાય પણ જો એમ જોવા માંડો તો તરત આવી જાય હાથમાં ચોર પકડાય જાય વાંધો નો આવે પછી એને પકડી ની શિક્ષા કરતા શીખવું ચોર ને લખી છે આ એક ધર્મ જ્ઞાન સ્થિર ન થાય સ્થિર નો થાય એટલે સત્વગુણ તો લાવવો જોઈએ લાવવો તો જાય આ બે ને ધકેલવા સત્વગુણ ને કેળવો જોઈએ તો જ ઓલા બે હટે નહી તો ઓલા બે નો જયારે મજબૂત થાય પછી ગુણાતી ભાવમાં રહેતા શીખે ગુણ થી પર સંપ્રદાય વાળા હોય નોખા નોખા શબ્દ છે જો આ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ કે બ્રહ્મ સંબંધ હું બ્રહ્મ નો જોડવાનો એટલે આ ત્રણ ગુણ રહી જાય એક બાજુ એમ કેવાનું અને આપડે શું કહે ખબર ભાગવતી દીક્ષા નોખું નથી ભગવાન ભાગવતી કેવાય અને આ અભ્યાસ કારણીય વસ્તુ છે ત્રણ ગુણ ને ઓળખવા હું મુખું માત્ર જેને ભગવાન રાખવા છે એને ગુણ ને ઓળખવા જ પડશે જો ગુણ ને ઓળખતો નથી તો એને હટાવશે આવકાર હોય ભાઈ હા ગુણ ને પેલા ઓળખવા દે ઓળખીને હટાવતા શીખવા ત્યાર પછી ગુણાતીત ભાવ આવે ગુણાતીત ભાવુકો ભાગવત ધર્મ કો એ બધા એક જ છે संप्रदाय अंगे पारिभाषिक शब्दों के भाई ब्रह्म संबंध के दरेक संप्रदाय एक आदि पेढ़ी बीजे पेढ़ी घरेड मबंध मे संबंध जोड़ो वस्तु भाव ओ भक्ति लो भावना लोहेना तो क्या उभा थे ये लोही परिवर्तन करू આવડા ને તો પોતાનું લોહી હોય ને કયું ન કરે આ તો લોહી જ બીજું કયું કેમ કરે આ દાખલો કર્યા વિના કોઈ આવે ભગવાન સંબંધ જોડવો ઠીક આપણે જો આવેલ કંઠી બાંધીએ પૂજા લઈ લે મંદિરે આવી એટલે હું એ થઈ ગયો ગુણાતીત એમ ને ગુણાતીત એ કેવી રીતે ગુણાતીત થાય તો પૈસા વાળા ત્યાં વેલા ભોગી જાય ને ગરીબો રહી ગયો બસ હે એવું ગુણાતીત ભાવ કરવો ગુણાતીત ભાવ આ જમાનામાં ધર્મ ગુરુઓ ને તો આવવું બઉજ કઠણ તમને કહ્યું હજી આવડે ધર્મ ગુરુ ને એટલે નક્કી થઈ ગયું ને બધા એને ગુણાતી આવે કે એને તો મોક્ષ દરવાજો બંધ થઈ જાય છે બીજા માટે ખુલ્લો રે બોજા ને બંધ થાય આ વચન સાચું હોય તો સ્વામી નાની ખોટું બોલ્યા હોય તો ભાવ થી પ્રેમ થી હવ ને કહે છે જો આજ ગુણ ને ઓળખવાનું આ વચન આવે એ જેને ભગવાન વરવા છે એને ગુણ ઓળખવા જ પડશે પોતાના જો આ બાળકા અને ઓળખવા શીખો એટલે ઓળખાયઠન નથી પણ એ ગુણ ને છોડવા એ કઠણ વાત પાછા પણ ઓળખવા અઘરા છે છોડવા ત્યાર પછી પણ રજ પાછો વિક્ષેપ વાળો એટલે હટાવવા પડે ત્યાં સત્વગુણ કેળવું હોય સત્વગુણ આવે તમારી દુકાન માં છોકરા છે કે કઈ કામ કરે તમે બેઠા છે પણ એમ કેમ કોઈ ઉડી ગઈ તમો ગુણ આવી જાય તારસ ના તારસ અને એમાં એવું જોવાનો ભાવ પાછો થાય બોલાવવો એને નોતરું પણ આ નું પાળું વિક્ષક વાળું ચારે બાજુ હોય જો આ છોકરાઓ આજે કઈ નથી પણ જો ગામ માં ભણતા હોત અને સુખી કુટુંબ ના હોય તો ઘેરી ટીવી મગાવે ન મગાવે મજા આવે ઉપવગુણ લાવવો હોય તો એમાં મહેનત કરવાની બુલેત છે ક્યાં આપડે આ માળા ફેરવો ધ્યાન કરો તમારી મેળે વિચાર કરવો જોઈએ કે પ્રભુ કયો ગુણ હશે મારામાં હમેશા જો વિચાર કરો તો અંધકાર હોય અને રજનો ગુણ માં વિક્ષેપ હોય બઉ અને સત્વગુણ માં નિર્મળતા હોય એવા ગુણાતીત ભાવ માં ઇન્દ્રિય અંત્રણ માં કેવી સ્થિતિ હોય જાય ગુણાતી ભાવ એમાં આવી જાય રજ ને તમખશ્યા અને સત્વાઈ ખસવો દે છે આ બે ખસવા માટે સત્વ ગુણ છે પછી તો સત્વ ઉહમદભાઈ કાસમભાઈ એ કેના નામ બદાયમાન મુસલમાન આ ત્રણે મુસલમાન છે બ્રાહ્મણ ના ઘર બ્રાહ્મણ જે છે કે મારે મુસલમાન નોકર રાખો પણ ઉમર ભાઈ ને રાહ જો ત્રણેય પેલા ન હટાય ક્રમ છે ઓલો જરાક મુર્ખ છે તમો પણ એટલે કાઢવો હોય તો આયલો જાય રજો પણ જોરદાર બઉ છે એને ધક્કા મારીને કાઢો તો જાય સત્વગુણ નો જાય રાખે પણ ઈશ્વર ને ઘેરે સુખ ને દુઃખ એ બધા કાઢવા જેવા સુખ દુઃખ એ સમય મતવા લાભા લાભ હું થયા ગયો એ તમે કહ્યું ને એ બધા કાઢવા જેવા છે જયારે ગુણાતી ભગવાન ને પકડવા જાય પેલા આવડા ને હટાવવાય ખેંચી ખેંચી ઓરો લાવે એટલે એનાથી ઓલિયા આને કાઢ્યા પછી ભગવાન આવે એવું નથી હોય નહીં થઈને હૃદયમાં તપાસ તો દેખાય કોઈના ઉપદેશ નો દેખાય માલિપા ને માલિપા કરવું કઈ ગુણાતીત ભાવ આવે અને ગુણાતીત ભાવ આવ્યો એટલે બ્રહ્મ ભાવ આવી જ ગયો એનું પેલું વાગદાન થાય બે નું મન માને વડીલોનું છોકરાનું માને એટલે વાગદાન કરે વાગદાન માં કરે આવડો કઈક આપે કઈ બદલાવે કઈ બદલાવે અને એ પંચ રૂબરૂ થાય પંચ ની સાક્ષી કન્યા ને મનાય ગયો એ મારો વરને મનાઈ જાય એ મારી પત્ની ખરું પાછા ઓઈલાય પણ ઓઈલા બે ને તો બસ એ વૃત્તિ જોડાય એને નજીક પણ થતો જાય છેવડ લગ્ન આવ્યા તો બ્રાહ્મણ ને અગ્નિ ની સાક્ષી વેદ મંત્ર થી સપ્ત બધી ભણાય અને એક બીજાનો હસ્ત લેવાનો પછી એ સિવાય જગત માં પુરુષ ને એમ કે જગતમાં કોઈ સ્ત્રી જ છે નહી સ્ત્રી કે જગતમાં પુરુષ ન થાય પછી પાણી ગ્રહણ કેવાય પાણી ગ્રહણ પછી અધિકાર આવ્યો ત્યાં પેલા અધિકાર નતો વાગદાન વાગદાન માં અધિકાર નહી પાણી ગ્રહણ અધિકાર આવી જાય તૂટતું નથી કાયદો લાગુ પડી જાય પણ પાણી ગ્રહણ પછી પછી પતિ ઘરે ઘેરે જવું પડે શશુર ગ્રેમાને આવી જાય એક પત્ની વ્રત આવી જાય એમાંથી એક નિયમ છોડાય નહી ત્યારે એનો ગ્રસ્તાશ્રમ કહેવાય આપણે આ સાધુ સંત પાસે આ કંઠી બંદર જે વાગદાન છે ભગવાન ની પાસે જવાનું વાગદાન છે એ જયારે વાગદાન થયું પછી નિયમો ફાળવા પડે છે ત્યાગી ને ત્યાગી રીતે ગ્રસ્ત ને રીતે પછી આ ઉપદેશ માર્ગે મનની વૃત્તિ કેળવાતી જાય આ વાગદાન ક્યારે થાય પાણી ગ્રહણ ક્યારે કર્યું કે ભાઈ ત્રણ ગુણ ને હટાવે ગુણાતી ભગવાન નો સંબંધ થાય આ તયું પાણી ગ્રહણ થાય પાણી ગ્રહણ માં ને કાઢી મૂકવા પડે એ આપણે કાઢી નાખ્યા ત્રણેય મારે પાણી તેના પાણી ગ્રહણ નથી તો એવું ગ્રહણ કરી ગયા આપડે એમાં પતિ નો સંબંધ જ ગયા તમે સત્વર તમારું કાણા તો ભગવાન નો સંબંધ નથી આમાંથી બોયલા નીકળી જાય બ્રહ્મ નો સંબંધ થયો પછી બ્રહ્મ ને ઘેરે કેમ રહેવું ત્યાર પછી આવે આ પતિ ને ગઈ એટલે સસૂર ઘરે પતિ ઘરજી નો કહેવાય સસુર ઘરે એટલે સાસરા ને ગઈ પણ ત્યાં ઓળખી જાય આ મારો પતિ ઘણા ઘર માં હોય એ કોઈ પતિ ને જે વૃત્તિ પાછી વાળી એક પતિ મારો કઈ એમ આ બધા નિયમો આપડે આ લુગડા બદલાવીન સાધુ થઈ ગયા એટલે આવી ગયો એમને એ આવડા કંઠી બાંધે ને ભલે લાખો રૂપિયા દાન કરે એ પાણી ગ્રહણ નથી પાણી ગ્રહણ થવું પર્મ ની બાબત અને કોઈ નો વાંક નથી આજે ધર્મ ગુરુ આ બાબતમાં નથી એટલે પૈસા આપી દે એટલે આવડ રાજી બાળે પ્રસાદી નો થાળ ભરી દે એટલે બસ થઇ ગયો અક્ષર તમારી પૂજા કરવી જઈ હો આવડું આમ કરવું જોઈએ ભગવાનતા આપણે સ્વામિનારાયણ કોઈ વૈષ્ણવ આવડે કોઈ ન થાય એમને આ તમારો ઈજારો હાલય ક્યાંથી ભાઈ ઈશ્વર ને જોડે ત્યાં દુનિયા કેને બનાવી એ ભગવાન જુદો આવડા ભગવાન જુદો ભગવાન કેટલા આ સરકારે કઈ પંચાયત કર્યું એમાં મારામારી થઈ પડી તો એક હતો મારા મારી નતો આ પાંચ મારા થઈ હોગવાન થાય તો એ નિરાંતે રાત્રી ના ધ્યાન કરો ને તો એ વિચાર કરજો કોણ કોણ બેઠા માલી ભાઈ રેખા અભ્યાસ કરે ને કોઈ અભ્યાસ કરો થાય હો ભાઈ નથી અંતકરણ ગુણ નો પ્રવેશ થાય છે તે જયારે સત્વ ગુણ વર્તતો હોય ત્યારે અંતરણ નિર્મળ વર્તે અને ભગવાન ની મૂર્તિ નું ભજન સ્મરણ સુખે થાય અને જયારે રજોકરણ થાય નહી તો અંતરણ શૂન્ય વર્તે માટે ભજન ના કરનારા ને ગુણ ઓળખવાજન ના કરનારા છે ભજન તો કરવું હોય પણ પડકારો કે મારી બાર નથી હાલ પડકારો હાલ અને પાછી મારી લાગે બીક પકડશે એટલે ભલે નહી પકડે તો આમાં કઈ પકડવાનું મળે તો હું કમ છું ભજન ના કરનારા તો ખરા ને ઓળખાટું ઓળખવા જોઈએ તો એ પછી આડા ઓળખવાય તો ભજન નો કરનારો બીજો ઓળખાવી તમે પૂછો કે આપણો આશ્રમ જ એનો છે જો આપણે આપણું નહી તૈયાર હોય તો આને તમે કેશો શું જે ન હોય તો આપો ત્યારે બદલાવ આપવા માટે મેળવું તો પડે કે ન પડે ભાઈ પણ આ લાડુઆ ખાઈ ખાનારા ક્યાં મળે જોવા અમે તમારું ખાદ કલ્યાણ કરીએ છીએ કલ્યાણ બદલો આપવાની મિલકત તો જોશે ને પાસે કઈ અને જે સમય તત્વગુણ વર્તતો હોય તે સમય ભગવાન ઓળખવા જ પડે એને હટાવવા શીખવા પડે અને તમો ગુણ જયારે વર્તે ્યારેક આસો ગાટ થાય નહીં અને શૂન્યા સરકુ વર્તે આપણે જો વિચાર કરો અવડાનું વાકું કરી કે પરોતભાઈ નું વાત કરીએ ને ઓલા હતા તો હા ઓલા હગેને હર મોઠું સમજાલું પડે આત્મરાજ પરડો હોય હોય બળ ધાલે છે છૂટી કરવી એને મનથી સમજાલમાં કાણો દ્યો એ આતી ભેળ આગળ ભગવાન સિદ્ધક થઈ ગયા હોય એટલે સીધા આઈલા જાયેલા હાથી એમ કે ભાઈ જો ના ખાય છે હરખું નથી ભાઈ ભાઈ બે ત્રણ ભેરે કહ્યું પણ આને સાંભળ્યું એટલે એમ કે મારું લાગ્યું એટલે કોખણ આવ્યું હું માનસી પૂજા કરતો હતો આખો સક્ષંગ જાણે આપણે એમ માનસી પૂજા કરીએ ને હા મારે તો લાવી લાવીને તમારી માથા લાવું છો માટે તે સમય ભગવાન નું ધ્યાન કરવું નહીં અને તે સમયે તો એમ જાણવું છે હું તો સંકલ્પ થકી જુદો છું પોતાને અને સંકલ્પ નો જાણનારો છું ને તે મારે વિશે અંતરિયામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકા વિરાજે છે અને જયારે રજોગુણ નો વેગ મટી જાય ત્યારે ભગવાન ની મૂર્તિ નું ધ્યાન કરવું ત્યાર પછી કરવું નિશ્ચિત છે સપગુણ આવ્યા પછી તમો ગુણ હોય રજો ગુણ એ હોય પણ એ અલ્પાંશ માં હોય કોઈ મહદઅંશ માં હોય એટલે આપણે એને સપગુણ કહીએ જો અત્યારે આપણો દેશ પંચભૂત નો છે ને પંચભૂત છે બધા એમ આ માળા એક મણ એમાં પાંચ છે પણ જે ભાગ પચાસ ટકા હોય દેખાય અને પચાસ ટકા માં ઓલ્યા ચાર હોય પાછળ બરફ એમાં પચાસ ટકા પાણી પચાસ ટકા માં એકલું પાણી નો દેખાય એટલી પૃથ્વી ન દેખાય એટલો અગ્નિય ન દેખાય અગ્નિ ની જ્વાળા હળહ હોય એમાં પચાસ અગ્નિ હોય બાકી ઓલ્યા હોય પાછા અને પેલું કોઈ તો ઘરે ઉતરે પંચીકરણ પ્રક્રિયા પંચીકરણ પ્રક્રિયા બોલો એટલે સત્વ ગુણ માં એ જો ગુણ ધમો ગુણ હોય પણ પ્રાધાન્ય બળું સત્વ ગુણ ને એટલે ઓલા નબાવી દીધું સમતમે સમતરી બોલ ભાઈને એક વાત નવ તો કેવો થરી ગયો કે આ ગયો એ કેવો થરી ગયો કે આ ગયો હા રી બોલ ભાઈને આપે વાત કર હા પંચીકરણ પંચીકરણ અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ થાય સંકલ્પો થાય પણ મું જ નહી તમને એવા નબળા ઘાટ થાય ને તો મુંજાવવું નહીં કઈ મુંજાયું ઘાટ બંધ થઈ જાય પ્રતિકાર કરવા શીખવો એમ અંતરકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા દીકરાનો દીકરો તમે લઈ ને બેહોપનો અઢાર તિખલ કરવા અને છેવરું તિખલ નું અનુકરણ કરે ઉડે બહુ રાજી જેટ અને એ અંતરણ નો એવો સ્વભાવ છે વિના પ્રયોજન ચાળા કે વિના પ્રયોજન કરે स्ता मलता कूतरा नो मल फिर हो तो खो संकने भगवान ना अंतरण घाट ने जो गई जव नहीं बु हिम्मत नो हार स्वभाव करने प्रतिकार करवो अपने अथ रस्त पूरी गुरला लुगड़ा खाने मजा नोटो हालत क्या बोलो માનવા પણ નહીં ના જોઈ ને મુંજાવવું નહી આપણે દબાવી દેતો મુંજાવી દે એનો સ્વભાવ છોકરા ને રમાડવા બેટા છોકરું ચાળો ના કરે મારું મારે ધ્યાન કરવું છે હું ઠેખર કરેસ ઠેખર કરવાનું છે તું તૈયારી શાંત થઈ જાય આ જેવું છે માલિપાનું માનવા પણ નહીં જુદું સ્વરૂપ છે એમ માનવાનું તું જુદો તું જુદો આપણા ઘર ની પાડોશી કો મુસલમાન હોય એ અખા જ રાતો હોય મનમાં થાય એનો ઉપાય એવો કરવો એટલે શરીર ને છોડી નાખવાનું કાઢી મુકાય કેમ રેવું એમ રેતા શીખવા પોતાના આત્મા ને જુદો માની ને ભગવાન નું ભજન કરવું એવી રીતે અંતકરણ માં જે જે ગાઢ સંકલ્પો થાય છે એ અંતરણ કરે છે હું અંતરણ નથી હું અંતરણ નથી એમ પેલું નક્કી થઈ જવું કેવી રીતે મનાય ના એ અભ્યાસ જ એમને દાંતવ જાય કહીએ બ્રહ્મ થાય ખુક માણસ અહીંથી અમેરિકા ગયો ત્યાં ધંધો કરવો છે અને રેવું છે અમુક દેવ સુધી તો એનું ગામ ને આ બધી નીકળી જાય આપડે આ બધા બેઠા લગભગ હું કહું છું કોઈ ને યાદ હું પૂર્વ નામ કઈ યાદ આવે એ પેલા નો હજાર આવે કામ યાદ નો આવે કુટુંબ નો યાદ આવે છુટી ગયો જાણો એટલે તરત કોઈ જો યાદ આવે નહોતું ભૂલી ગયો એ યાદ આવી જાય ગયો ત્યાં જવું કેમ એ જીવ અનાદી કાળ નો માયા માં ઘુમતો આવે છે બંધ વિષય નો ત્યાસી અઢારસો છોતેર ના કોષ વધી પંચમી દિવસ પાછલો પૌર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગરડા મત દાદા ખાતે દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના જોડે જે ઓરડો ઉપર બેઠી હતી તે સમયે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે લગભન નથી પણ અભ્યાસ વંચાય ત્યાં હું ઈ સભામાં બેઠો છું એ ભાવના પેલી તૈયાર થઈ જાવ પણ એ જાણે પછી કઈ પ્રશ્ન પૂછે તો એ આમ કરે આગળ નો હોય કારણ કે મન સ્થિર જ નથી અને પ્રયત્ન થી ના થાય તો એ ગુરુ ની ઉપરી છે પણ આવડવા ટાળવા ઈચ્છે અને વિનમ્રતાથી જઈને વાત કરે અને ગુરુ ન કે વાત આવડો એને પાસે ન જાય તો એનો લખ્યો ને અપવા કરવો જોવા કરવો આવડો નહીં લખ્યું એ બધી પ્રણાલીકા બરાબર પણ આ એવું ભૂલાઈ જાય છે જરાક આટલું એક કંઠી બાંધીને હરિભગત થઈ એટલે કુદકા મારવા શીખી જાય અભ્યાસ કરીએ અને અમે તમારા વખાણ ગ્રિયા કરી સેવા કરો છો એટલે તમને એ રે નિર્યા અને તમને તો ભોખાઈ જ ગયું ખાબર સાધુ થોડા છે આ રોકાઈ ગયા મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે भगवान ने प्रसन्न साधन प्रकार एक साधन बलवान उपाय कहो जय श्रीजी महाराज बोला जे। एक भगवान राी थे कही भगवान नो जे એજ એક સર્વ સાધન માં મોટું સાધન છે જયારે એક જ એવું સાધન ખોળી કાઢી કેટલી મહત્તા હશે એમ અનુમાન તો કરવું પડે ને એમ અનુમાન કરવું પડે નિર્મી કલ્પ ઉત્તમ હતી નિશ્ચય હંમેશા બોલીએ એટલે બરાબર જશે ને આપડે બોલવામાં નથી મારા કેમ જોડા વચનામ આપડા શબ્દો છે તમે કોઈ બીજા ધર્મ વાળાને પૂછો નાબંધ ગ્રહવાસ અને ત્યાં નિશ્ચય આ મારો બીજા ધર્મ ગણાય હોય ભૂલે ચુકે એને બીજો ભાવ ન થાય તો આજે આ ઘરે હોવા જવું કરી દે છે આ કરી દે મંત્ર કરી દે છે આને સંકલ્પે ન થાય એવું ભગવાન ખોટા થાય આશરો કરવામાં મનની કેટલી મજબૂતા હોય તો આશ્રયો કંઠી કંઠી કંઠી અમારું ચાંદલો કંકુ અમારું તો થઈ ગયો આશ્રયો પાકે બરાબર ને આપડે કપડા બદલાય થઇ ગયા ને વાર લાગી બોલો જગત તૂટી પડે તો મારા ધણી નું ચર્યું થાય બીજા નું નહીં આશિયો કે ભાઈ શરણાગતી કેવાય શ્રી કૃષ્ણ શરણ ન એને ઈચ્છે કોઈ શરણ બીજા નું હોય જ નહીં એને ઈચ્છે ક્યારે થાય